બુ આવ્યું બુદ્ધિ વધી છે અને ઝાડુ કાચવાનું ઉપર ચાલુ નવ માં પગથિયા છોડી દેવું પડે ને છોડી દેવું પડે ના છોડી દેવું પડે નવમાં પગટ્યા એટલે આઠમું જોઈ દેવું છૂટી જાય છે નવમા માં ઉપર ગયો એટલે આટમું એની મેળે છૂટી જાય છે ને કે ભાવ લઈ જાય જોડે ભાવ લઈ જાય મનમાં પેલા ભાવ જાય છે સારું હતું આઈ જોવા મળતો નથી રસ્તા જે પ્રાપ્ત કરી છે કેટલાય ખાંભા મારે કેટલાય નાની મન ઇન્ફેક્ટર ગયો તેને જુઓ કે આ ટીટી કરી હતી કે નહીં તે દેખાય છે માં બાત કરવાલા ટીને કે બટકેલા આલ તક ટીચર કરે તો શું કહે છે માતા વીમા દે ઘણ તે પણ તો દિવસ સંગરાની આ હા અંબે હા વિકલન છપાવા જે સંતોષ થઈ નથી રામકૃષ્ણ કાર્ય કેવાય આ જ્ઞાન ના પ્રતાપ છે નહી તો માણસ માણસ ગજુ જીવ માણસ નું ગજુ શું એ બાદ સે ચોરી હોય તો વાત જશે ગજબર નો તો વિચાર નહીં બધા ખોટ ખાય છે અને દાદા આપડે તો આની અંદર પાછું એવી એક એવો પછી એવું એક આલમ પણ આપ્યું કે જમા થાય છે જમા થાય છે એ ખ્યાલ આવી ગયો એટલે પછી ખોટ ક્યાં ગઈ તમે વાપર્યું દરિયામાં ગટરમાં તે ખોટે રસ્તે વાપર્યું ગંદા પાણી સંતોષ આપ્યો તે આપવો જોઈએ શું બરોબર આશ્રય છે ને આશ્રય છે સંતોષ આપવો જોઈએ દુરુપયોગ લઈ ગયો પાંચ હોય મુંબઈ માં તો બધા લાગતો સંદાસ સંડાસ ની અંદર આપડે ચેતનારા ચેતવનાર હોય ચેતનારા હોય તો આમ થઇ જાય છે મેં જોયું એ બધું કઈ જ્ઞાન થાય કેમ દો કેમ જોડો થઈ ગયો ગણતો નથી વટમાં ચાલો સવા વટવટ મારતા રહે ને વટવટ મારતા રહે ને મી શીખવાડે છે સંદાસ બો થાય બે લાખ નું બારમી ના ચોરી હજાર તો વ્યાજ થાય સંદાસ કોઈ ધર્મચાર આપતા બે લાખ બીજી કઈ સંદાસ હોય તો ચોરી હજાર દર્શન બારમી ના ધર્મ જાય ચોરી હજાર જાય બધા છે ને કરોડ વાપર પૈસા એક પૈસા દરવાજા ને છે પૈસા જ ખોટા સારા વિચારે માદા એટલે શું આવતા ભવનો 하다 આવતા ભવનો કા આવતા ભવ આપણે ડ્રગ પર દે છે કે નહીં છે હા એનન દર માદા કરમા કરમા કરમા નહી કે તે જો કેタ કે લાગે તો કે લાગે લાગે હા વરફદ બધાંતર આખો દિવસ જાગૃત માં આ વ્યવહાર કેવાય આપડે ચલાવીએ છીએ લોક સંજ્ઞા બધી લોકસંજ્ઞા પુસ્તકો માત્ર બધા પુસ્તકો હું આત્મા છું એવું અલૌકિક ભાવે લૌકિક ભાવે બોલવાનું શબ્દ ભાવે ભાવ થી ભાવનિક કરી બધા બોલે પણ એક મિનિટ પણ બોલે થા થોડી વાર અને હાથમાં બોધ થઈ શું તમને કીધું તારીખ ત્રણ જોડે ટેલિફોન ઉપર બધી વાત થઈ મારે જોડે ટેલિફોન વાત થઈ તમારા વિશે બધી હવે એક અઠવાડિયું નિરૂદન કે કોઈ નું હોભરાઠવાડિયું કાઢી નાખો સારા છે મારી પાસે જેટલા વૈદ્યો કરે છે હું ના કરું છું પણ એક આગળ કરો એક આગળ કરવું પડે બસ જરૂર નથી એ મારાપાવા નથી બી ના ચા છે બીજું શું અટકી પડ્યું બાકી મુદત વગર દવાનું નથી તમે ભલભલાલ ફેકી દો લોકો દબાણ છો ન તમે તમારું ધારિત કરો છો મારો અનુભવ ક્યાં છે પંદર વર્ષ તમે જે નક્કી કર્યું હોય કોઈ એસી ખાવો નહિ અને પછી પછી લોકો નું દબાણ તમે બલ ભલા ને ફો તમે નક્કી કર્યોસો નહિ પાછા કે લોકો નું દબાણ છે સ્વીકારવું પડે આ શરીર દેહ ઉપર પ્રેમ કરવાનું છે મારો હિસાબ છે ગાડી જવાની ક્યાં જવાની છે બધી મારી પાસે લાઈન માં ખતરા ઉ ના કરે પણ એમને સમજી સમજાય છે કરે છે એના માટે જરા ભાવ એ ખરો કે ભણેલા માલ મેં આ પૂરું સમજાયા નથી શાંતિ રહે બધું વિજ્ઞાન સમજ એટલે હજાર વિજ્ઞાન છે જેને કોઈને એ કદાચ ઉમટી જાય ત્યારે આપણું અષ્ટાવક્ર ગીતા છે આમ નથી જુદી છે વાત કરજો જોડે બેસીને આ ચું કહે આ ચુક્યા શું કહેવાય ભાઈ એ તને કે મે આપણે લાવતા સારી કોઈ ચીજ થી કાપનેલા એવું આવી ને આપો આપો નહીં નહીં યે મંદિરે કેમચારી મા કયા આપડે પૂછીએ એટલે વ્યવહાર માં એ શું રીતે સમજાવશું હવે એવા પ્રશ્નો તો ખોટો વિસંગ વાત છે પૂછી ચુક્યો છું પણ તો અલિબ જાળવા માટે પ્રશ્નો એ કરવા પ્રશ્નો હોય જ નહીં પ્રશ્ન વાળું મારા જગ્યા જ નહીં ઉદભવ રખત પ્રશ્ન સમાધાન થઈ જાય સમાધાન થઈ જાય છે જગ્યા ને અહીંયા આગળ પછી ત્રી હજાર માણસ પૂછવા હોય વગર પ્રશ્ન બધો ખુલાસો થઈ ગયેલા હોય બધું આખું જગત સોલ જ થતા હોય ખુલાસા તો થઈ જ ગયેલા છે છતાં પણ જે પ્રકૃતિ છે ને તેવ મારી જાય છે ક્રોધ થઈ જાય તે વખતે આપણે બંધ થઈ જાય છે પણ ક્રોધ ના કરવો હોય તો ક્રોધ થતો હોય તો ના થવા દેવું તો ભય ગુનો આવું ના જાય હોય નહીં એવી સાહજિક સ્થિતિ દાદા પ્રાપ્ત કરવી છે દબાવનાર હોવો જોઈએ આપણે પોતે દબાવનાર કોણ હાથમાં કે ગાડી ચાલતી હોય બેટરી હિસાબ થતી હોય એને આપડે અટકાવી શકીએ ખરા બેટરી ડિસ્ચાર્જ હતી ક્રોધમાર્ધ માર્ગ માં બધી વસ્તુ લગાવી સોના ની ડેફિનેશન બીજી દરેક વસ્તુ ગુણધર્મ એ બધા ડેફિનેશન હોય કોનું નામ કેવાય હિંસક ભાવ હોય રાતે જો ઝો થયો હોય પહેલો મુકટ ટાઈ મૂકે એટલે આપડે અમકી ગયું રાત નું ગયું નથી એ તમે પગવાય સુરત માં ભેગો થાય તેને એ તો કેવાય ને એ નિરંતર હોય તો તારે ક્રોધ કહેવાય માં ખરું પણ બીજું વધારે લઈ આવવું એટલે બીજા ના ખોટા પોતે પડાય લેવાની બીજાના કોટા ઝૂંકી લેવાની ઈચ્છા એમના લોભુ ને ના એટલે તમારો હિંસક ભાવ નથી હિંસક ભાવ તમે એકાકાર હો તમે વિષય એકાકાર થાવ હિંસક ભાવ હોય તારે તમે દુઃખ થાય પ્રતિમા આપડે પણ બીજી બધી બાબતો દુઃખ થતું નથી દુનિયાની દુનિયા ને આપડે લેવા દેવા નહીં ને દુનિયા ને જો આપડે પ્રતિમા કરવું પડે દુનિયા કેવી કરી દેખે એવું બોલે ને ક્રોધ કેમ કરો છો તો આપડે કેવું ભાઈ વિઠલભાઈ ક્રોધ કેમ કર્યો માટે કેમ કર્યો પ્રતિબંધ કર્યો રીતે ક્રોધ નથી આયા જેને આપડા લોકો પેલા શું કેતા ડિસ્ચાર્જ નથી પ્રાયોગવો પડશે એક હિંસક ભાવ હોય ક્રોધ એક વારી સાથે હોય કે પોતાના ઘરના છોકરાઓ સાથે છોકરાઓ જોઈ આશક્તિ નસકતી રા છે નહીં તમે તો બનાવું છે જે માલ ભરેલો છે નિકાલ કરીને ખરો આપણે માલ ભર્યો હોય અને પછી આપણે ખબર નથી ભર્યો જેવું ભર્યું હોય ડાંગર જેવો ભર્યો ડાંબર જેવો ચોખ્ખું પાડી ચોખ્ખું પાડી દૂધ ભર્યું દૂધ જેવું ભર્યું નિકાલ કઈ ને ખબર આ પૂરણ કરેલો છે આ શરીર શું છે પૂરણ ગલન છે પૂરણ ગલન પહેલાનું પૂરણ કરેલું ગરમ થઈ ગયું છે કામ તો જીતવાનું જ્ઞાન થયા પણ આ બધા કુમારા છે ગેસ નઈ આવે એટલે જીતવા જીતવાર કોણ અને કરનાર જીતનાર તો ગયો કોણ દાદા એ વિષય ની અંદર તમે મોલો કે તમારો ડિસ્ચાર્જ છે પણ સામી વ્યક્તિ ભીખ તો ના માપી છે એટલે તાવ ચડ્યો હોય બંને સારું તો બંને પ્રિસ્ક્રિપ્શન જરૂર પૂછતી ના કાબુ હોય એવું વસ્તુ નથી હોતી હા છોકરા જ્ઞાન જ વિજ્ઞાન એવું છે આ તો આપડે કઈ કાબુ નઈ રે સુધારે જેવું બોલીએ ને જેવું ચિત્ર એવું જાય કારણ વિચારી અમે જો અધોગમ અધોગમ સ્વભાવનો છે ને એ તો આમ કુદરતી રીતે અધોગમી છે અધોગમ બાકી આ ઉદ્યોગ શું કયું વિચાર કરે છે એટલે અધોગામ થાય છે શું કે લોક સંઘાય લોક સંઘાય ખુલ્લી પાસે ને ખુલ્લી પાસે કઈ ભગવાન ટુને પગે લાગ્યો તારે સંતોષ થયો એવું જતો જાનવર છું કઈ જતો કેવાયો ભીખ ભગાતી ખાવાની ભીખ માં ગાય બઉ તારે માનપ માં સીધું દિયક કેવાય તો મારે લડવું પડ્યું પછી મારે કહેતા રસ્તો દેખાડ્યો કેવું તૂટી જાય તો પછી રસ્તો દેખાડે ધીમે ધીમે બંને સહમત હોવું જોઈએ કંપની છે સહમત હોવું જોઈએ માનદેર હોવું જોઈએ તમે શું કરો તમારે શું કરે મારું સ્વરૂપ નહી કહે કારણ કે મારું અને તમારું બેની વચ્ચે નાખી છે એટલે કઈક ઝઘડો છે બે બાબા એટલે મારું નહીં સુધું ગમે જેવા વિચારો કરી રહ્યું હોય મારું નામ કહ્યું શું એક જ શબ્દ લગ્નજીવન ને વખાડ્યું છે અને લગ્નજીવન એ છે તે કામ નું કે જ્યાં સુધી મને માન થતરાય ત્યાં સુધી પ્રેમ સતરાય માન સુધરાય કારણ કે શું વારવાના વિચારો જ છે ખાલી વિચારો ખાલી વામ ભરે છે વામ વારી દેવા નથી કરો જેમ ધારિયો પાણી જતો હોય નઈ ત્યાં વારી દે આ બધું કરે સુરત આટલી ઊંચી કક્ષાના હતા છતાં પણ ભોગવવો છૂટકો નઈ ચાલે ત્યાં આગળ પણ મહા મુશ્કેલી માગવાન ત્રિશ્વર સુધી સંસાર હતો સંસારથી દડવું નથી તમારી સમજણ દડસ શું હા સમજણ જ્ઞાની પાસે જ્ઞાન લીધા પછી રહીશું એ તો ગામ યેલા વગેરે નહીં પણ એવું ના થાય કે આ સમજણ કાઢવી એ મુશ્કેલ છે એવું કરીએ એટલે મુશ્કેલી વધી જાય હે આ સમજણ આવી થવી એ મુશ્કેલ છે આ અણસમજ જવી એ જ મુશ્કેલ છે એવું એવું વારે વારે તો પછી એ અનસમજ કાઢવી મુશ્કેલ થઈ જાય કઈ વસ્તુ એક ભાઈ કે છે કે મુશ્કેલ છે આ વસ્તુ એ મુશ્કેલ છે મુશ્કેલ છે એવો ખ્યાલ પાછો આવે એને લીધે મુશ્કેલી વધી જાય ને વધી છે પરંપરા થાય જેવું બોલે આ જ્ઞાન આપ્યા પછી કશું જ રહેતું નથી श्रीमद राजचंद्रेष पास आत्म बात कहते हैं ज्ञाने जाक्ष न मे तो मैं कह समझ राज જ્ઞાની પુરુષ પાસે આપડે કઈ માગીએ તો આત્મબાત થાય છે અને એ જ્ઞાની પુરુષ પાસે આપણે જઈને મોક્ષ માગીએ છીએ તો સમજાતું નથી એ સમજાવો પાસે આપડે કઈ માંગીએ તો આત્મબાત થાય છે અને બીજી બાજુ શ્રીમદ રાજેન્દ્ર એવું છે બીજી બાજુ આપડે માંગવાનું કેવું નથી કહ્યું કે તમે સાહેબ મારા અર્ચન માંથી એવું કેવું ના પાડી બી બધું માગવાનું છે જ્ઞાની પોતા શું ના ગાય આખા બ્રહ્માડ ના સામ્રાજ્ય ગણે આવું ના મગાય જે રાજા પે હોય દેશીઓ પણ બધા હોય એ વસ્તુ મગાતી શું ના કેવા માંગ સમજા તને ચંદ્ર છતાં પણ છે ને પોતે વખત બીજા બાળક ને કહી દેતા ભવિષ્યનું એનું કારણ છું કે તું કામ ના કરીશ આમ એ કરાશિયા ને એમને એનું ત્યાં મૃત્યુ થઈ ગયું તો કે આવું એ કેમ કેતાવિષ્ય કઈ દેતા કોક ને કેતા ભવિષ્ય વાણી ના રે બાકી બીજા બધા ને એ તો એમ કેતા થોડું થોડું હાથ જોવાનું શીખ્યા હતા કઈ જ્યોતિષ એ તો કઈ એ કઈ મોક્ષું સાધન છે એ તો એ ભટકવાનું સાધન જ્યોતિષા ક્યાં ફરશે એટલું બધું દેખાય આપશે કયા કયા ખંડ માં ફરશે સામાન્ય રીતે લોકો દાદા પાસે એ દ્રષ્ટિ થી આવવાનું માંગે છે સામાન્ય રીતે લોકો આપની પાસે એ દ્રષ્ટિ આવવાનું માંગે છે એતો અત્યારે એ દ્રષ્ટિ બધા થઈ ગયેલી હોય ને આખું બોલી તો પ્રોત્સાહન આપીએ ને તો કઈ કઈ બિચાર ગતિ પ્રોત્સાહન આપો ખરાબ અહીંયા દર્શન કરી છે એટલે પછી ગરાકી વધે છે પણ એવું છે નહીં જાય તો ભક્સ ની નજીક માં ના ના બધા ગમે સારા સારા એવા સમજાય થાય જેનું પ્રાર્થ કરાગે એની આવે અને ત્યાં મંદિર ગયું છે ને મંદિર માં તો દરેક ને ગાલી જ વિકાસ એમને તો કયા વગર હોય શક્તિ અમને કરી આપો એમ હવે આ બધામાં એક સીધી વાત જો છે કે તું જુદો અને જુદો એટલે તરત જ એને ખ્યાલ આવે आंतरिक बाह्य अंतरना विक्षेपो बार ना बार ना तो तेज जीती सको